સમાધિ તો નિરંતર જાગ્રત સ્થિતિમાં જો આવી છે સમાધિ માં રહી આ જે નિરંતર જાગૃતિ રહે એમાં મનની શાંતિ રહે મન ની શાંતિ રહે નિરંતર જાગૃતિ માં ન પચીસ વર્ષથી સમાધિ ગઈ નથી વધે પીટી ઘટે અત્યારે તમારી જ છે આ સમાધિ અસાન બોલી રહી છે નાના સમાધિ કહેવાય નિરંતર જાગૃતિ છે પણ એ સમાધિ અવસ્થા જાગૃતિ છે જગત માં એક ચીજ અમને યાદ ના રહે કોઈ આગળ શું વાત છે યાદ હોય ને તમારે જગત ની કોઈ જગત પૂરો નહી કરી અને જગત ની વિસ્તૃતિ એનું નામ સમાધિ સમાધિ હોય નહીં યાદ થયું કે સમજાયું નહીં જનશક્તિ એ પરિણામ છે યાદ શક્તિમાં રાગ રહે તે યાદ રહે એમાં તમને રાગ હોય કે દ્વેષ હોય જેમાં રાગ ને દ્વેષ ના હોય તો મેં યાદ ના રહેશે યાદ પણ નિષ્કામ નિષ્કામ પ્રેમ હોય એ વસ્તુ યાદ ના રહે નિષ્કામ પ્રેમ એવું વસ્તુ નહીં યાદ નિષ્કામ શબ્દ ના થાય ને મારું કઈ નિષ્કામ તો કોમના હોય ને હોય મને કોમનાથી નિષ્કા એટલે ગરત છે માને ને બાળક ઉપર જયારે પ્રેમ હોય છે ત્યારે નિષ્કામ છે એ નિષ્ઠામ પ્રેમ હોય છે ને બાળક ઉપર પ્રેમ હોય છે બાળક ઉપર નિષ્ઠામ પ્રેમ ના હોય એટલે છોકરા પછી કે જે તા હોય મોડા પણ એ તો એ તમારી વાત સાચી પણ એ તો બાળક મોટું થાય પછી એવી આશક્તિઓ છે પણ જયારે બાળક નાનું હોય જગત માં હોય નહીં પછી બાપ નું માની બાપ સાચી હોય માં તરફ સાચી ના હોય જોયું કે શું હોય અને બધું ભૂલી જાય વાન ભૂલી જાય નિશામ જગત માં પ્રેમ તો આ જે પ્રેમ ભરાય છે ને એ પ્રેમ ને નહીં સમજવાથી બોલે પ્રેમ નો વાક્ય હોય હોય કે હોય ખરેખર પ્રેમ જે ખરેખર પ્રેમ શું પ્રેમ શું વ્યાખ્યા ખરેખર પ્રેમ આપડે એમ કહી શકીએ કે જે તમારી પાસેથી કોઈ પણ જાતની આસો ન રાખે હું તમારી ઉપર વાત કરી એટલા માટે કઉ છું કે તમારે તમારી પ્રેમ વધે નહી અને ઘટે નહી એનું નામ પ્રેમ કે મને ગાળો બળે તો ઘટે નહિ અને ભૂલા કરે ને વધે ઘટવ ના થાય એમ નંત્રે અને ઘટવધ થાય એ બધ્યા છે ધ્યાને આપીને છે બાકી આ તો લૌકિકા પ્રેમ ત્યાં બહુ ગયો ત્યાં બસો બધું અને બહુ ઉત્પન્ન થાય ગાય ની સમજે ગાય ન બહુ ઉત્પન્ન થાય પણ છ મહિના એનો બહુ રહે અને આ બધાને આઠમિ થાય તો મો મારા સમજવામાં આવું ખુલ્લું ના થવું ખુલું એને પ્રેમ કેવો આપડે શું કરું બાર જેને પ્રેમ કે તમને સમજવા માટે કહું સાચી વસ્તુ બરોબર તમે યથાર્થો ના તમે આ પ્રેમ નહી રાખ્યા કહું છું વધે નહિ ઘટે નહી એનો પ્રેમ પ્રેમ અમારો હોય આખા કોઈ જ આ બેલ માંથી નાના નાના જીવ હોય તો અમે લઘુત્તર પુરુષ થઈ તમે તને પૂરું તમ લોકો એક તમે કહો છો કે જે વધે નહીં અને ઘટે मानस ने ये सारा कदर इच्छा तो ये मानस प्रेम न हो आप खाचो प्रेम पर सारू काम करता है सारू काम करता होने पोता कदर खाए जरूर आता है અને દુનિયાની આંખે પ્રેમ ના કહેવાય તો દુનિયાની આંખે આશક્તિ આસક્તિ બરોબર તો દુનિયા ની પ્રેમ આશક્તિ કેવાય આસકિત બધી આશક્તિ હોય નહી એવી સ્થિતિ પ્રાપ્ત કરતા ભગવાન કરવા માટે મારી પાસે આવે છે ને થોડા કલાક જ્ઞાન ભાઈ છે મને મને સતી હતી હતી સતી હતી હા સતી હતી જોમી્ઞ્ઞાન અપનાગે કોઈ વાતમાં ભી દે તો પર ઘુમઈ જાય પર ઘુમઈ જાય ક્યા દેતે રે ક્રોધ ક્રોધ આવી જાય કેમ એનું દબાય છે કે દબાઈ ગયો આ ભાવ <laughs> હતા <laughs> ભગવાને બીજું કોણ ભગવાને કહેલા શીખવા ભગવાન ખબર નથી આકાશ કોઈ જગ્યા એનું મકાન શું આપડે આ ભારે આપી છે આપડે વાત ના કરે એટલે અબોલા છે ને અબોલા થઈ ગયા છે પછી લાલ શું છે બગડ્યું નથી કામ પર ગયા એ વ્યવહાર તો ખરો એટલે ગયા સાં માટે કામ પર જવું हेतु खे व पैसा बंद कर पैसा लेवा ना सामें काम। काम एक बाजू काम करवा बीजी बाजू पैसा लेवा व्यवहार तो खोज ने લેવાના છે તે ડિસે કામ કરે તે ડિસાઇઝ ના જો એક પોતે નથી ખાતો પણ ફાઇલ નંબર વન તો કરી દે સાયન્સ છે તમારે પ્રોજેકશન છે આખો વ્યવહાર બને છે એ પોતાનું પ્રોજેકશન છે કોઈ દખા હતા રૂપિયા હા હા હને જ મારું બધા થાય કોઈ દખલ થયા નહી ભોળાયું નહીં આપડે મેળવી બીજું બીજું विचार वाणी वर्तन एप प्रोजेक्शन वीचार, थे विचारों विचार प्रत्येक विचार वी वर्तन आजेक्शन लोग परिणाम थे તો એ ફરી બોલવાની પ્રક્રિયા પેલી વાવ માં તો ચોખ્ખી છે કે આ બોલે આગે પેલો પડઘો ફરી નથી બોલતો એવી જ ચોખ્ખી તો આમાં કેવી રીતે એ જ ચોખ્ખું છે ના ભાઈ એ જડે કેવી રીતે ના આમાં બોલાય છે કેવી રીતે અને બોલવાનું બંધ કેવી રીતે થાય અંતર આંતરિક સ્થિતિમાં એટલે આંતરવિજ્ઞાન માં બોલવાનું કેવી રીતે બને છે અને બોલવાનું બંધ કેવી રીતે થાય છે ના દાદા ને દેવડી દાદા આવ્યા હતા બોલો કઈ કયું બોલો બોલ ને બોલાતું નથી ચોખું કમ્જી ગયો અત્યારે ના બોલાય મારો હિસાબથી કરશે તારું બધું બરાબર મારે સરક્ષિત યોજનાનું વિજ્યુલ છે રાઈટ દાખલા એમે ઇજેક્ટ કેમ ચાલે આજ આ મમમ મમા�લલલે મમલલે મમલે મમલલે ભાવો થાય છે પછી કોડવડ થાય છે એનાથી શોર્ટ એન્ડ થાય એટલે શું એને વધારવા માંગે છે સંકેત સંકેત છે શબ્દો બંધાયું કોલ તરીકે થાય આ ભાવ સુધી આત્મા છે સંકેત સુધી આત્મા માં કેવું કેવાય આત્મા बा, माती बने तो भाव ने मित्र चेतन कीधु पूल परमाणु मै केत कहू जो संकेत ऑन ध मोमेंट કોડ અને શોર્ટ એન્ડ થઈને ટેપ્રરીકેન્ડ એનું કેવી રીતે છે કનેક્શન કોડ અને શોર્ટ એન્ડ એનું કનેક્શન કેવી રીતે છે કોર્ન કોર્ન કોર્નવર્ડમાંથી શોર્ટન બને છે એક એવી રીતે બને છે કે કાર્લે લઈને કેવા પ્રક્રિયા કારણે લઈને અને નવો વ્યવ થયા કરે કોર્ન થાય છે એને થયા કરે ડાયના સન્કેત લાગુ થઈ સન્કેત નું પરવર્તન એ તો કોર્ન અત્યંત પરમાણ્ય પરિપક્વતાનું परमाणु ग्रहण कर डिस्चार्ज छूटा घर आप, आप આ અત્યારે ભાવ આપે છે જે ભાવે ચાર્જ કરેલું, એવા ભાવ ઇફેક્ટ આપે કારણ એને પણ અમુક એટલે એને આ શબ્દો થી અમુક ભાવો ઉત્પન્ન તો થાય છે ને આ શબ્દ થી એને પણ ભાવ તો ઉત્પન્ન થાય છે ને સંભળનાર ને ના ભાવ થાય મતલબ ખુશ માં આવી જાય શબ્દ ના ભાવ થાય બાફુશ થાય દ્વેષ ના ભાવ થાય अपने पेल पूछे भाई बातचीत द्वारा कही सकते प्रश्न पूछता हो जवाब निकालता हो बीजा विचार तो आता है बीजो प्रश्न मुकी दे तो तरत बदलाई जाए तो आधु एट एम थोड़े प्रश्न जवाब रीते थे आज व्यवहार बनता हुए थे, मतले थे? अम, શબ્દ થી જ આખું પહોંચો કે હું બોલતો નથી હવે ખરેખર શબ્દ દ્વારા થઈ રહ્યા છો અને દેખીતી રીતે તો એમાં દેખાય કે અત્યારે જ અને અત્યારે જવાબ મળ્યો देखी की रीते तो यू देखाय अत्यार पूछू अत्य जवाब मेरे व्यवहार बनता है तेरे लगे तो संकेत एक थी होने साइर થયેલો હોય એમાં જે સંકેત એટલે કે ભાવ હોય ભાવ થયેલો એનો થયેલો છે તરત જવાબ મળતો જાય એ કયો ભાવ થયો તે વખતે બધા ભાવ એ બધા બનેલા હોય તો કેટલું સ્પષ્ટ જવાબ નીકળે છે પ્રશ્ન પણ સ્પષ્ટ હોય છે પણ એક ભાવ માં કેવી રીતે કઈ કે જુદા બીસી થઈ બીસી થઈ ઈસા ગાદરા એ તો એ તો કેને પરુ કુદલા કો પ્રકળ વ્યવહારો કહીએ તો આ બહાર આ તો બતાય ને અંદર કેવું ખડુ કલહરા કલ સંકે કે બઈવા દે બી તો કે બને તો માંની જરૂર ન દે ભાવી ગયોગા થયા ભાવ ઉતું પથ્થર માંથર માં ના નીકળે જે માટી બની જાય dediği kadar kanlısı yaptırayabilir miyim? વર્લ્ડ પદલ ઇસ હા યુવાન હા તો સબકો પજલ ઇચ્છને કા જો આપણે કાતો હોય હ્યુમન વિંગ કોચને બહુ સારું હોત હા હરજનિક બહુ સારું પદ્ધતિ જા જા હરેક હોય છે હરેક ચીજો સબકો પદર હોય ટુ વ્યુ પોઈન્ટ ટુ સર્લ્ડ ઇઝ પદલ વન પોઈન્ટ વન રિયલ વ્યૂ પાઇન્ટ રિયલ વ્યૂ પોઈન્ટ ટુ વ્યૂ પોઈન્ટ ટુ સર્લ્ડ ઇઝ પદલ હમરે પાસે સત્સંગ કરીએ અહી આવો આખો દિલ કપાઇ જાય અભિ બુમ્બઈ બુમ્બઈ થી એક મહિના તક અભિ શિવ દિને પુણા જાએંગે તીન દિન સાત આઠ નવ પીરંગાબાદ જાએંગે દસ ગયાર બારા તેર તારીખ કો બોમ્બે આયંગે તેર ચૌદ પંદર પીછે બરોડા યાત્રા સુનતા રહેતા હું બોમ્બે વાપર કભી આયે બોમ્બે કબ ગામે ગામ ફરું પડે છે એ ધંધા ને અંગે પરમાનેન્ટ્યુ હોયગા પરમાનેન્ટ કલે હોયગા આપડે પાંડિતરી ગયા હતા પૈસા આપડે રાત કર્યું બે હાજર આપો તો જ્ઞાની અરે જાણે પોતાને પોતાને કહેતો ગોભો કોઈ છોડે નઈ ને પોતાને કહેતો કોઈ મોભો છોડે નઈ છોડે અરવિંદુ ના માથુડા લડે કહ્યું શું માથાકોર કરો ગયા આગે છે અમદાવાદ માથાકોર અને એટલો હતો અને એ તો ગયા ગયા એ બધું ખરાબ હતું કોઈ ગયા ગયેલા ને કોઈ ફળ આપેલું નહીં અને જે ફળ છે એ તમારું ચિંતે એ તો ગયા વધી જઈશું પછી કશું ભરાજે કામ કરશે પછી નઈ કામ કરશે એટલે મંદિર ગયા હતા ના મારું ના પડશે સામે દરેશાની જરૂર છે કે જેથી જગત નું કલ્યાણ થાય એમને કઉારો થાય કલ્યાણ થાય તો પથારો ક્યાં પચારે હરાવે એક જગ્યાએ સ્થિર થયેલી મૂર્તિ હોય ક્યાં પચારી ગયા બાજુ મારી મારી મૂર્તિ શું કરવાનું છે હાજર છે એ કશું કામ ના કરી ગયા પોટલા બોટલા પછી જ હોય તો કામ કરશે જ હોય ક્યાંક કામ કરશે પોટલું બોટલું બધું થતું રહેવાના છે કામ કરે ને પછી પછી કામ થાય છે ને આપણું આપણને આપે છે હાજર કે હાજર છે અને જિલ્લા દાદા ચાલે એ ના ચાલે એ તો એ જઈએ દાદા અત્યારે છે પણ આપે મુંબઈ માં ગમે ત્યારે અમેરિકામાં અમદાવાદ આવે ચાલે છે ને તમે તો દેખાય છે રાધાઓ તારે જ્યાં ભાઈ છે ત્યાં મળે એક વાર બોલ્યા અને એક હું બોલો છું પાછું કઈ કામ નહી આપે પાછું કામ હેલ્પ નહીં કરે હા કરાયો છે મારી હેલ્પ કરશે નવી નીકળે છે બિહાને ઓળખો દબંધે અમેરિકામાં હોય જવાબ આપો હાજર હોય તો પછી આ જાતિ ને બગવા કઈ જવાબ આપે હેરાનદારી મારે એજ એમને કહ્યું એમને શું કહ્યું કે માલે કશું આપશે નઈ આધે છે તો ભૂલ કાર છે તમે ચીજો કે તમારી માગણી અને પછી આપનારે તમે અને તમને શું લાગે કે અમાથી આવ્યું દાદા હોય ગયા તેમાંથી દાદા ભાઈ દાદા પરમાણુ હા પરમાણુ ખરાક નહિ પરમાણુ અહિયાં રે કે નહિ દાદા પરમાણુ કામ જ લાગે નહી ચકલી છે એ લાગવા દે ગૌ ના કરવા પડે એ પરમાણુ કઈ લાગવા જાય વિધિ કરી જ્ઞાની જીવતા અત્યારે દાદા એ જે ફોટાઓની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી છે દાદા એ દાદા ભગવાન પ્રતિષ્ઠા કરી છે એ તો જળવાયું છે ને ગવાન જે ફોટાઓની જે મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી છે એ પ્રતિષ્ઠાનો પ્રભાવ છે આમ ખાલી રસ્તો માર માર કરી અમે શું દાડો કરે આપનારે તમે લેનારે તમે આથો કહી લોન માહિતી આપે છે આપનાર લેનાર તમને એમ લાગે માહિતી આવે છે એ ગુસા કરે પણ ભૂલ દેખાય તો હશે કેટલી બધી ભૂલો એક ભૂલ ભાગે આપડી એ ભગવાન કહેવાય શું કયું આપડી એક જ ભૂલ ભાગે મોટા મોટી મોટી મોટી એક જ્યા દર્શન કર્યા કરો ને શાંત રહે બીજી જગ્યાએ જાય નઈ એટલો વખત લાભ એ થાય ખોટું નથી જે કરતા હોય ત્યારે માટે ખોટું નથી પણ જયારે એકદમ જવું છે ભોગશે એના માટે કામનું નથી મને મળશે આનાથી સાયકોલોજી એ કામ કર્યા કરે જે બોલતા નથી આયા પછી બોલવું જોઈએ એ કોઈ વર્ણન નથી નથી કેમ મળ્યા કેમ આપણે લોકો જે માનતા હોય તેના માટે બરોબર છે તમારા માટે આપડે આપડી માટે છે લોકો માટે બરોબર છે કઈ ઉકા ના થતો હોય તો મને ફાયદો ભરવું નથી એટલે આમાં ચોખ્ખો માર્ગ જોઈએ આવું ના બોલવું છે છતાં પણ આપડા ટોળા ની અંદર બોલાય બહાર ના અને તમને પણ કહીએ પાડી નાખવા માટે નઈ જલ્દી જવા માટે પાંચ હજાર એ મૂર્તિ પાસે દર્શન કરે ત્યારે મોક્ષ થાય એમ થાય એમના દર્શન કરીએ મોક્ષ સ્વરૂપ નો પણ મોક્ષ સ્વરૂપ નો મોક્ષ સ્વરૂપ કરી સાથે રહેવ મોક્ષ છે કેવું છે પ્રત્યક્ષ ન હોય ઉપાય નહીં મોક્ષ કામ નહીં હા જયારે સંસાર ને બધા મહત્વ હોય આનંદ આવતો હોય તો એનું કામ નહીં મોક્ષ ને માટે દાવ્યો જ જોઈએ પ્રત્યક્ષ સદગુરુ સમય ભરો લક્ષ્ય થયા વિના ઉગે ના આત્મવિચાર આત્મવિચાર